પછી બોલતું ને એટલે પછી ક્યાંય ખરો તમે પછી પાછળ નથી વાત કરી ને પછી મને કહે છે મારી અપમાન જગ્યા તમને દેખાડી મારી અપમાન ની જગ્યા દેખાડી અરે બોલો શું મોટી વાત કરાવી અપમાન જગ્યા દેખાડી હિંમત મારી ચાલી નથી હાજી અત્યારે ચાલે એટલે એનું આ ધન મત લાગ્યું મારી અમારી જગ્યા તો નથી વાત કરું બીજી વાત છે એટલે પછી જોડે ગયો એક દુકાને ગયા જતા પેહલા કરતા પેલા એટલે પછી દુકાન માં એ બેઠા ને બેઠો પછી નુકાન એ મોહન રહી છે અમે કેટલા વર્ષથી પહોંચી છીએ મસ્કરી દેખાય બંધ થઈ ગયા પછી એને મશ્કરી કરતા બંધ થઈ જાય ખબર નઈ એટલે બે ખબર છે મને તો ગમે કરે ને એટલે મારી જોડે ખા ને શેઠ મને જાય છે લાભ થાય એટલે એના હિસાબ પર હા તો દાદાજી આ શું છે ફરસાણી આવડી ક્યાં બ્લડ ના કરો ને એક પ્રેસ લાગ્યું છે ને પછી ગભરી ગયેલા મને કહ્યું મને કેજો કઈ આવ્યું હોય ને તો કેટા લાગે છે મેં ઓહ ઓહ હા નીકળી ગયોગી બતાવીશ આમ ત્યાં પર બુદ્ધિ આવો સાચી વાત મેં કયું મારે મારા રૈરાગ ને મજબૂત કરવા માટે કેટલા કારણ એમને પૂછવા પડતો આ બધા મનુષ્યો આપડે બેઠા છીએ ને એ બધા મનુષ્યો કપડા કાઢી નાખીને ફરે તો તમને આનંદ થાય જુવાન ના છે પછી બીજી વાત ઉલટી થઈ જ મારી શું છે તમારે ઘર માંથી નાતા હોય અને બાથરૂમ ઉઘડી ગઈ અને જોવા આવી જાય તો મહિના જોવાનું ના તમે મને બતી બંધ માટે આઈ ગયું બતી બંધ ના દેખાયું છે હે પાકો છે વાત કરતા કરતા ઉડે એને રીતસર કેવું જોઈએ કે આપડે મજા કરે એ આ શેટ છે એ કપડા બધી બંડીઓ બિચારા લુગડો લુગડા ઓછું લુગડા બંદી કે તમને આપી જ મને ના કહેશો કે મને કહેડે લઈ જવા છે મેં એવું કહ્યું જોડે લઈ જવાની પણ લોકો લઈ જાય પાંચ લાખ જેવું કરી પાંચ લાખ લઈ જાય મારા પાંચ લાખે થોડો ઘણો અન્યાય તો ખોરે બાપ તરફ એના કપૂર્વ કેમ શું અવાજ કરવા શું ગણો છો છો ઝાડા ઝાડા પકડવા કે આપડા હાથ દુખતી જાય ચાલ લડ ભાઈ વાત કરો કરવા પછી આ ફતો ફરી વળી પછી આ ફતો ફરી વળી એવા પુન આફતે આફતો જઈ રહ્યું આફતો જ મળ્યો ભાઈ લડી પડી ને આ શું કહેવાનું છે બઉ હેલ્પફુલ છે પણ લોકલ પીતા એવી પીતા ક્યાં બો કીધેલો ના હોય એવું નઈ મને આકાશ હોય તો અમુક પ્રકાર ચીજ તૂટી જાય કરો તો તૂટે નહીં તો આકાશ કોઈ પણ સાધન આકાશ ના હોય તું કે જ નહીં આકાશ થઈ ગયા બધું મારી શું કરે આકાશ ખુલ્લો કરે બધું બધો થઈ ગયું કાંઈ ઉત્પન્ન કરેશ તત્વ હોય ગરમી આકાશ તત્વ આકાશ તત્વ દાદા મારી દાદી એ તો આય ને ખોટું પડ્યું હતું અમને આ બધું નાખ્યા શું કરતા બાળિયા તો રડવાનું આપે છે માળીયા મજવાનું કે રંધા તો આપે બે માંથી એક વર્ષ ત્યારે હું મને કે છે તું નાળી હું રોડી છું મન મોટું છે તને ખૂબ હું સમજી ગયો રાખી ચિંતી છે ને લઈ ખુદ આ તો બધા મને મળી ગયા દરેક માં કઈ કઈ હોય દરેક માં જ્ઞાન મળતું રહે દરેક ને ગુરુ કરીએ અમે આવવાના હોય કેમ ઉપરી પણ સ્વીકારી છે પેલા એક જ ચાર ચ ભારતભર માં એક જ આત્મજ્ઞાની છે એવું આપડા પરાગભાઈ પછી બહાર ખો જ નહી આત્મજ્ઞાની એટલે આપડે આખા દુનિયામાં દુનિયામાં કઈ દો ને બરાબર શું વાંધો બરાબર છે કેમ બોલા હોય તો આટલા ભારતમાં જોત માં બઉ હોશિયાર હોય છે ઘણા હોશિયાર હોય છે અને એમાં આણંદ માણે છે પણ છતાં એમને આધ્યાત્મિક બાબતમાં એમને રસ કેમ ઉભો નથી થતો આધ્યાત્મિક બાબત રસ કેમ ઉભો નથી થતો હોય અનુભવ નહીં થતો રોટલો કડી એમાં જમવા સકના એમાં ઇન્ટરેસ્ટ પડી ગયેલો શું કરો આર ઘૂસી ગયેલો એ નીકળે છે આ સામાજિક માં પડ્યા હોય એ તો નીકળે જ નહીં બિલકુલ ધીમે ધીમે પણ નીકળે તો ખરા ને ખબર છે આ ના નીકળ્યા આપડા પુન પુન્યાય એમાં આપણે રાગ હોય અને અહંકાર હોય કોઈ પણ કામ કરીએ હોય અહંકાર હોય તો પછી રાગ હોય અને અહંકાર હોય તો વધારે ધગસ કામ થાય ને એમ કે છે નિર્જી ડિસ્ચાર્જ કરે સજીવ ચાર્જ કરે એ ચાર્જ કરતા બંધ ગમે તે અહંકાર મોટો હોય માનો તેનો વાંધો આપણે એનો એવો થયો સજીવ એટલે મને ખ્યાલ છે વાંચેલો કે જેને આત્મ જ્ઞાન જેમના ઉપર એટલે મોક્ષ ના રસ્તે આગળ વધવા માં કોઈ વિઘ્નો આવતા હોય તો એમાં કરી આપે તે બરોબર છે દે દેવી નું કુપાના દાટ બીજા બીજા છે વિરોધ કરનારા બહુ હોય એ હવે દેખ દિકલો દે દેવીઓ બстан સહમત બહુ અમે આનંદ સાહેબ કા દર્શન કરે મદદ કરે વિદુત કરે પણ એ આત્મજ્ઞાન ના રસ્તે આગળ વધ્યા ઓક્ષર હતા આગળ વધે મોક્ષ આગળ વધીએ ત્યારે આગળ વધતા હોય તો એ લોકોને પેલા દેવદેવીઓની ભક્તિ કરે તો જ એમની કૃપા રહે કેસન સમાન સમાન ના કરવા સમાન નામ ના દે એમ જો દીધું કઈ માણુ ને અણુ એની પરમાણુ સ્કંદ પ્રદેશ અણુ અને પરમાણુ એની જ વ્યાખ્યા સમજાવું કે ભૂખ મટે નઈ એને મોકલે જાય દાદા આ પરમાણુ અશુદ્ધ પરમાણુ નો જે સ્કંદ થયો છે પછી પ્રદેશ માં આવશે પછી પરમાણુ આવશે પછી અણુમાં આવશે એ કઈ રીતે છૂટા પડે છે એ જ્ઞાન આકાશ કેટલું છે આ જેટલું છે તે બ્રહ્માંડ છે બ્રહ્માંડ છે સ્કંદ કેવાય કેવાય પ્રદેશ એટલે શું કેવાય ગરમ રહ્યું એ પ્રદેશ બરાબર ગરમ રહ્યું કે એટલે એમાં કઈ એમ પહેરી રહ્યું હોય અણુ કેવાય શું અણુ કેવાય કેટલાય પરમાણુ ભેગા થાય અને તે વા્ય દેખાય નહિ દુર્બીન દેખાય એવા થાય ત્યારે એ કહેવાય શું અણુ અને અણુ નું વિભાજન થઈ શકે પરમાણુ થાય પરમાણુ એટલે દાદા શુદ્ધ પરમાણુ થઈ જાય ને વિભાજન ના થઈ જાય એટલે શુદ્ધિકરણ થઈ જાય ને પરમાણુ પરમાણુ થયા એટલે છૂટા પડી ગયા પછી શુદ્ધ થઈ જાય ને શુદ્ધિકરણ થઈ જાય હા તો નવું જે પરમાણુ છે ને તે આવી ભાત છે એટલા જ અને આ લોકો દુર્બીન થી અમુક બધા પરમાણુ ભેગા થયેલો હોય ત્યાંનું કેવાય બૌ પરમાણુ ભેગા થાય તને કારણું કેવાય બેસી પછી ચાર ટુકડા કરે આ હા એટલે પછી તો આપણું કેવું છે આપડે એમાં ઉડા ઉતરશે ને આપડે છે તે શુદ્ધ જોઈએ ને એટલે સમજી ગયું ઓરવા ઓરવાનું કામ વિદ્રજ્ય એટલે શુદ્ધ થઈ ગયું હા આના તરફ ખરાબ ભાવ તો એરા આવી てる હા અને પછી દર્ભ ખરાબ તો પણ આભર છે આવું શુદ્ધ જવાનું રાખીલું હા એટલે પછી આની જ્યારે ભાવનું પ્રમાણ મળવા પડ્યા બસ હા અને ખયા બધું તો અધિક પર વાળો નખ્યા જરા સત્તા સબ તો જAbandon આભર છે હા આને આભર દા આને પ્રમાણ દા પ્રમાણવા દ્વેષ હતા દ્વેષતા દ્વેષના અને શુદ્ધ થઈ એટલે ક્લિયર ક્લિયર પણ આ જ્ઞાન લીધા પછી શુદ્ધ જોઈએ તો શુદ્ધિકરણ થાય અશુદ્ધ જોવા આપડે એની અશુદ્ધિ જોવાય નથી કોઈ કશું કરતા હોય આ તરીકે ખોટું કરતા હોય ખોટું કરે છે એવું જે મનમાં થયું તો એ અશુદ્ધિ ને જોયું એમ કેવાય અશુદ્ધિ ને બઉ હાચવું પડે ધાર ચાલુ પડે એવું થઈ ગયું કશું હાચવું પડે દાદા એ દિવા ચક્ષુ આપી છે હા તે આત્મા એ કરીને શુદ્ધ છે આ તો એનો કર્મ ઉદય કરી રહ્યા કર્મ ઉદય કરે બિચારો ના તે આ જરા હાથમાં નથી થતા ને ને ને કર્માધીન છે કરના ઉધે ના નિર્દોષ દેખાય એટલે શુદ્ધિકરણ થઈ ગયા ઓટોમેટિક નિર્દોષ દેખાય એટલે શુદ્ધિકરણ ઓટોમેટિક થઈ ગયા શું થઈ જાય જે જન પરવાન હતો તેને હા પાપી દીધા તો અજુ જરા બાકી છે તો હા પાપી દીધી છે સરસ છે તે તો છે છે તો બહુ સવર છે રાજા નાના બોલ કે તમે જય જયને જે કે વળવાળી કેલા પણ ઓ ઓ એનો બોલ હવે તો સસન કારણે બને પ્રશ્ન તમે છે જો પાણી એલા મો તે મગમાં ડાવા બલેનો છોકરો જાણે કે આપણી દ્રષ્ટિએ કઈ ખોટું કરે છે એના કર્મ હાથી ન બાપા તરીકે ફાધર તરીકે એને સુધારવો હોય તો સ્પષ્ટ કહીએ તો પછી આપડો ફાદબે નથી તો ગુને સુધારવું જોઈએ કે પછી કર્માધીન છે તમારે નરેન્દ્રભાઈ કેવું કે શું છે ફાદા થયા છે બે તમારે ચોખ્ખો છે હિસાબ છે એક દોઢ લાખ રાખીએ આપણે તેને કેવી કે ભાઈ તમે આ છોકરા ના ચાલે છોકરા નથી કે મારે તમે ફાધર બનાવ ફાથર બનાવવા માટે છોકરો બેવું છે બધા ખાધા જ છે જાદાર છે મારવાની છે કે શું કહું મારવાથી માણસ જડ થઈ જાય વધારે અમે શું કહીએ સમજાવું ચોરી કરું છું ને પોલીસ માણસ એટલે સમજે પાડીએ બઉ દા પાડીએ તો થઈ જાય અને ઘાસ ફીટ થયા પછી કરતો હોય તો પત્તા હોય કર્યા કરે હાલ ખોટું થાય જાય ખોટું થાય ખોટું થાય ખબર એટલે બસ તમારી લઈ જવું આપડે છોકરા ને કેવા માટે કે ખોટું કરે છે કેવું છે કે જે વખતે સંભાવના નિકાલ ફાઇલ આવી સામે તો સંભાવના નિકાલ કરો છો પછી જે થતું એ પણ થવા જઈએ એ બરોબર છે કે આપડે બુદ્ધિ વિચાર કરો છોકરો ખોટું કરે છે એને આપડે ઠપકો આપવો જોઈએ આપડે તો બદાય ને તો આપડે એવું કહેવાય કઈ આજે આ જે આજ્ઞા અહીંયા સંભવે નિકાલ કરવો ફાઇલો એ આજ્ઞા અહિયાં કેવી રીતે સુસંગત થાય તમારે તો એવું શબ્દ જ બોલવાનો છે બરોબર છે એવું શબ્દ જ બોલવાની જરૂર છે તમારે પછી અમને વર્તવાનું છે એ અમને કઈ દેવાનું પોલીસ વાળા ના હોય તો આ નવસારી ગામમાં કોઈના જાગરામ કરોટો રહેવા દેવા ખાલી નીકળે ગેટ આવી ગેટ સંભવે નિકાલ કરવાની આજ્ઞા ભરવા પડાય એમ કેવાય ખરું ને આવા સંજોગોમાં જે કહ્યું મેં હિંમતભાઈ હિંમતભાઈ તમે આ પ્રમાણે ઠપકો આપો કે બરોબર નથી અને પછી જે થાય છે તો તે સંભાવે જે નિકાલ કરવો જે આજ્ઞા છે એ આજ્ઞા પૂરેપૂરી ફળાઈમ તો કેવાય ને તારી ને નક્કી કર્યું સંભાવે નિકાલ કરે હું નક્કી કર્યું એટલે ત્યાં તો છૂટા પડી જાવ ત્યાં હું તો છૂટા જ પડી જઉં છું હિંમતભાઈ કયા કરે છૂટી જ પડી જાય આપણે પછી હિંમતભાઈ જે કેવું પડે તમે આમ કરો હા ભાઈ પાડોશી હું તો એટલા બધી કહું ભાઈ મેં તારું શું પૂર્વ બગાડ્યું છે તું મારી પાસે પડ્યો ને શું તારું પૂર્વ મેં તારું બગાડ્યું છે એવું કહું પાછો વાળું ના દાદા તમે કશું ગાડી પાછો વાળો ઠીક થયું નહીં થયું નહીં થયું જોડે બીજી ખરાબ હશે ને એની સારી હશે પેલી બિલાડી બચ્ચાને પકડે એ રીતે પકડો અને આપણને જરા કઈ નખાડ્યો નઈ લોહી કાઢ્યો નક્કલ કેતી બહુ જ પીડા એને પકડે તો બચ્ચાના ગાડા આ તો બઉ આ મેં તમારી ઊંડા તપાસ કરી દીધી ડાડી શું કરે છે શું કરે તે તપાસ કરેલી વાદળા શું કરે તે તપાસ કરેલી છોડવાનું નથી કાકો ગણપતભાઈ છોકરા ને ક્યાં આ પ્રમાણે કરવું જોઈએ છોકરા નો જે અહંકાર હોય એમાં વધારો થાય કે શું થાય શું અસર શું કરે ને આ જે બધા મા બાપો છે ને એમાં પંચાવન ટકા મા બાપા થઈ ગયો કુતરા કુતરા બાપ થઈ જાય ને એની કઈ બાપા કે વડાપ્રધાનજી આ જવાબદારી છે જેનાથી વડાપ્રધાન પાસે છે છે તાપે એના જયારે પ્રગટ થશે ત્યારે ભૂવા જતી રેરજા છે કઈ જશે હા એવું કરે ને તારા બધા મૂડી બીજો હારા ઉપર દ્રાદ અને ખોટા ઉપર દ્રેસ શું કેવું પણ અનકવાલિફાઈડ ફાધર છે ફાધર બધા થઈ ગયા માટે મેુક્રવારીમાં તમે લાવેલો છે આ માલ તમે ખરીદી જાતે લાવો પછી એની ખોલ કરી દાદા મારો પ્રશ્ન એ છે છોકરો હોય તો કે શું મારે ફાધર નું નથી માનતો શાહરૂખ માંથી માનવાનો છે એવું કરીને બેસે કે કેમ છોકરો હોય તો મારો ફાધર પણ નથી માનતો એવું કરીને બેસે કે કેમ કારણ કે આપડે એને છોકરા ને એવો દંડ કરે છે કે છોકરું શું કરશે અને અંદર શું વિચાર કર્યા માટે અમે ક્વોલિફાઈડ કરું છું તમે એવા ક્વોલિફાઈ છોકરા સતત રસ્તે ચલા એને મન સાવું કરે મોહનચંદ કરતા હોય એમાં કોઈ વ્યક્તિ હોય તે ટાઈમ સર આવતી ના હોય કે બરાબર વ્યવસ્થિત કામ ના કરતી હોય તો એને જે આપણે ઠપકો આપીએ જે વ્યવહારમાં આપવો પડે ઠપકો એ આપીએ તો આપણને કર્મ નું બંધન થાય કે નહીં સામો પ્રત્યાઘાત થાય એટલે જ્ઞાન લીધેલું હોય ને તો ને આ જ્ઞાન લીધેલું તો થાય નહી પણ પ્રત્યાઘાત ઇફેક્ટ ન પડે તો સાથેવું કરે વ્યવહારખ લે પ્રત્યા લખીન મન આપડા ટેબલ આગળ વાત બે વખત વાંચે પછી મન પાછળ આવે એ શું બાબત છે તે સમજ્યા મારીએ છીએ ખોટું કરીએ છીએ મારા ના સમજે ને સેન્સીટી બુધી હોય ત્યાં સેન્સીટીવેશ અને સેન્સીટીવ એટલે એવું ઉશ્કેરાત અને ઉશ્કેરા એટલે સામો મા ના ભાઈ એનો હવાન આઘાત લાગે ઉશ્કેર ના ભાઈ લખીને આપડે કે દંડ કરીને અંદરખાને એક બાજુ બગડે ને એવું રાખ અને એક બાજુ એટલે એ તો રાખવો જ જોઈએ ને તો હું સારું ચાલુ જાય બરાબર આપણો ભાવ હા હું પચાસ હાજર પોણા લાખ માં તો કાયદો નહિ મને કાલે મને હોતું નથી થાય બિચાર મારે શું કહ્યું શું કહ્યું ચોર કે ચોર તું કુ કયા કાયદા સા કહું છું કે તમારી પાસે લખી દે દાદા ચોર મને ખબર બરોબર ખરેખર દાદા કોટ ની પાસે વાત કઈ કત્રીજા ભરૂચ હતા અમારા ભત્રીજા થાય દાદા તમે ચહે બગડી ગયા તમે કાકા કાકા કેવાય મારા તારા ધર્મ બગ્યા છે બગડી ગયા ત્યારે એને શું કહ્યું તું મોટો મા તને ખબર પડતી નથી અમારો પહેલોથી જાઉં તો પણ તને ખબર નથી